ના પાડો મારે કેમ પહોંચાય ગયા અરે પણ નુકસાન મારાથી થશે જાણું છું ત્યાં થશે પણ હા મારે પૈસા પૂર્યા છે મીઓ ખરેખર એટલે સાહેબે જોબડાવો કોઈ પણ રસ્તે દબડાવવાનો રસ્તો ના રોસા એટલે ફેંક્યા બેસીને ગણી ને જાય ને આપડે હિન્દુ જ ડરે જાય ડરે માઉસા ને એટલે ગણી જ્યા અને પછી ઉભો થઈને ચાલવા જતો હતો નઈ એટલે સાહેબ સમજી ગયા હું નફ નીકળ્યો એટલે સાહેબ કે ગમે ત્યાં કઉ મેં બી દેખલું એટલે પૂરા પૈસા લઈ ગયો પછી વેર વધાર્યું તને અવજ પડી ને એટલે આપણે વેર બંધેલું છોડી નાખવું શું કલયુગમાં વેર થી બંધાયેલા વેર જ બંધાય કર્યા કરજા એટલે આ ફાઇલ આ ચોથા મને આજ્ઞા સમજવા દે છે નિકાલ કરવો આવું છું અત્યારે બેંક માં જીતુ નું ખાતું છે કે સિદ્ધાર્થ ના જીતેન્દ્ર નું ખાતું સિદ્ધાર્થના ખાતા બેંક ના છે જીતેન્દ્ર નું સુદ્ધાર્થ ના પણ તારા નંબર કશું નહિ ચોખા પાંબર છે એ જીતેન્દ્ર તારા નંબર કશું અને આ તારા નંબર તો કશું નથી આપડે સિદ્ધાત્મા નો રાખવાનો કેવું આ ચોપડો જે થાય છે એ કરું સૌ કોઈ ને જે નાના ની નાના થઈ જશે જેટલી તમે આજ્ઞા પાડશો એટલું લખાઈ જશે અને બીજું એ કે દાદા જયારે આવતા દર્શન કરવા આવું અને ખાસ અમે ધ્યાન રાખવું જોઈએ તમારે શું ત્રીજું પુસ્તકો તમારે મંગાવીને એને વાત વાત કરવા વાત કરી વાત વાત કરવો થઈ એનો અર્થ પાકો સમજાતો આવશે કારણ કે અવિરોધક ભાષા સિદ્ધાંતિક ભાષા થયા કે કાયમ સાથે દર મહિને છે ફ્રેશ ફ્રેસ એ નીકળે છે તેમાં ફ્રેશ નીકળે તે ફ્રેસ રોજ મહિને મહિને મળે એટલે આ ચાર વસ્તુ તમારું શુદ્ધાત્માન છોપડો પૂરો થશે એમ સત્સંગ કરવો બે દેગા થઈને ચોપડો આમાં બે કોઈ અગ્રી આવે ચાલો હવે તને રાજેન્દ્ર ભાઈ એવું બધું અરે તું ખરેખર જીતેન્દ્ર ખરેખર સિદ્ધાર્થ માં છું પેહલો શું ખરેખર જીતેન્દ્ર તમે એમ કે મનોભીર છું મનો છું એ અહંકાર હતો એ જ એજ અહંકાર હતો ખરેખર તમે શું છો એ જો જાણી અંદામાં અહંકાર ગયો તો જીતેન્દ્ર નામ છે એટલે હું હતું ત્યાં અહીં બેઠેલું હતું એ હું સિદ્ધાર્થમાં બેસી ગયો અને ત્યાં મમતા બેસી ગઈ સમજું ને એટલે આજે અહંકાર મમતા ગયા અને પોતાનું સ્વરૂપ ને ગ્રહણ થઈ ગયું અરે હંકાર ત્યાગ થઈ ગયો ગ્રહણ ત્યાગ નો કડાકુટો નહીં કઈ ત્યાગ કરવાનો રહ્યું નહીં સિગરેટ પીતા હોય તો તમારે છોડવાની પ્રયત્ન શું ના પીતા હોય તો ગ્રહણ નહીં કરવાનું પીતા હોય ત્યારે સારી છે એ વસ્તુ ક્યારે ના બોલવું જોઈએ ખરાબ છે સમજવે એની મે નીકળી જશે એની મેરે ખરી પડશે સમજવું ને તમને જયારે કોઈ પૂછે તમે સિગરેટ પીઓ છો દાદા દાદા ત્યાં જાવ દાદા નું લીધું છે તક ભાઈ એ તો કહેતો નબળી છે નબળ પેલે જણાવું કે નબળી બોલો તરત એ જતી રહે છે તાર તરફ અને આપણા લોકો શું કરે સાધુ સમજાવશે અરે મારા આટલું બધું ત્યાગી થઈને ઊભો છો ચીકડી નો કઈ વધીકડીમાં ખાલી ગણ થયું સમજાય ને એટલે પછી મા પૂછે દાદા ને ત્યાં જાવ છો ને સિગરેટ પીયો છે नबई छे कही शु कम अमार ना बोला फिर हमने पी खरी पड़ से खोटू से खरीद पड़े वगे रहते नहीं जो ना आलक नहीं हो जूनुलक है तो खराब शुज आ तेमज बंदाश है नही काल હવે જે કર્મ છે તે ડિસ્ચાર્જ કરું રહેશે ચાર્જ નહી થાય શું નહી થાય હવે ચાર્જ થશે આજ્ઞા આપીએ છીએ કર્મ જ નહી ચાર ચાર કરે એવું જોઈએ છે આ ડિસ્ચાર્જ એકલા રહેશે શું અને તે છે તો અમારે તો ભસ્મિભૂત થઈ ગયો ઘણા ઘણા કરતો ડિસ્ચાર્જ નો કરવું એક પાણી રૂપે હતું એક વરાળ રૂપે હતા અને એક બરફ રૂપે હતા તે વરાળ વાળા છૂટકો શું કઈ જ્ઞાનાથી નાશ થાય કૃષ્ણ ભગવાને કહ્યું છે જ્ઞાની પુરુષ સામટો ગોટો વાયુ નાશ કરી નાખ્યો શું કઈ ગીતામાં કઈ વાંચ્યું છે હવે શું રહ્યું બહિર્મુખી દશા કેવી કેવાયર બહિર્મુખી દશા હતી આજે અંતર્મુખી થઈ ગઈ શું થયું બહિર્મુખી હતી બાર ભૌતિક સુખ છે એવું માનેલું ત્યાં બિલીફ છૂટી ગઈ છૂટી ગયે ને अंदर सुख थे यू अपने बिली खुद थी एंतमुखी थे आज ते अंतरात्मा थे थे प्रतीात्मा प्रतीखर शुद्धात्मा थे प्रती दशा अंतरात्मा अंतरात्मा दशा जहाँ सुधी फाइलो त्याद अंतरात्मा दशा फाइलो निकाल केव फाइल फाइलो निकाल केव અંતિમ ગવર્મેન્ટમાં લીધે થવા માટે જ આવ્યું છે બધું સમજાયું ને તમને અરે સમજાય સમજાય નિષ્પક્ષપાતી હવે આપડે પક્ષપાત ના રહ્યો કે આ તો આત્મધર્મ છે એટલે મુસલમાન માં આત્મા દેખાય કે ના દેખાય ગાય ભેખાય એટલે હા તે આપડે આત્મા ધર્મ છે આપડે પક્ષપાત ના રહ્યો આ બધા ધર્મો ના મંત્રો બધું બધું બોલાય આપડા આપડે એક ધર્મ ના પક્ષપાત ના રહ્યું થયા મોક્ષ માં જવું છે હા હવે બીજું એ કહ્યું કે ભગવાને કહ્યું હતું કે આ જો જ્ઞાન ભલે આથી બે હાજર વર્ષ ત્રણ સાજાર વર્ષ કહ્યું આવું જ્ઞાન ભલે તો જ્ઞાની પાસે જ પડી રહે જેવું છે શું કહ્યું જયા જ પડતો પડી જવાનું એવું પડી પડી રહ્યો કરવા આવે કે ના આવે ફાઈલો આવે ને એટલે હું શું કઉલો બસ નિકાલ કરે પણ આ જે પડી રહ્યા છે જોડે પડી શું થાય કે રાત દાડો નિન થાય નાની મુખાવી જોવાથી એ વાતાવરણમાં રહેવાથી વાતાવરણ થાય સમજ પડે એ બધું પ્રાપ્ત થાય એવું નથી આપ્યું બીજું કે તમે કરજો અવશ્ય કરજો હવે રાતે સુઈ જ જાઓ નવ દા અગિયાર ગમે તે થાય ને પણ આ દાદાનું દીદી દાસન રહેવું જોઈએ જેનું દીધી જ્યાં કરીએ તેની સાક્ષાત શક્તિ આપણને પ્રાપ્ત થાય પ્રાપ્ત થઈ જાય દાદાનું ઠંડક માટે ઠંડક માટે આમ ધ્યાનમાં લેસા ને એવી રીતે આ રાતે ધ્યાનમાં લેવાના અને હું શુદ્ધાર્થમાં સુધાર્થમાં કોને બોલવાનું તે કોઈને અર્ચન ના થાય એવું જ આપણે કોણ સાંભળીએ એટલું એમ કરતા કરતા ઊંઘી જવાનું એટલે બોલતા બોલતા જાગતો જ ઊંઘી જવાનું કેવું આમ બોલતા બોલતા આપણે ઊંઘી જઈએ તો ઊંઘાઈ જશે બે પાંચ મિનિટ પાંચ મિનિટમાં અને કલાક થાય બોલજો પણ મિનિટમાં થાય ઊંઘી જશે પાંચ મિનિટ થાય થાય ઊંઘી જજો સમજ ને જાગતો ઊંઘી જવાનું ફક્ત એટલે તમે તમે નથી એને મેં જાગતો ઊંઘાઈ ગઈ પેલું રાખી રાત રહી જ પેલું અંદર જાગ્રતિ તેમાં પાણી ભયા કરે છે આજ્ઞાતા કાલે પાસે તો એ ચાલશે અત્યારની પાસે સમજો પણ આ અવશ્ય કરવા રાત ને આ ધ્યાન એ કરીને સુઈ જજો હવે બુદ્ધિ નો ડકો કરશે હવે ધ્યાન કરવા માટે બુદ્ધિ સાથે બરોબર દેખવા ના દે ડકો કર્યા કરે એટલે આપણે શું કરવાનું બુદ્ધિ ને એક માણસ ને ચિખન બનાવો તો દૂધ લાવ્યો ત્યારે દહી બનાવ તો ફાવતું નતું બરોબર સારું એટલે ભાઈ ને ઓરસણ લાવી લાવે ભાઈઓને દૂધ ગરમ કરીને આટલું દહી નાખી દિવ અને પછી અલાય છે મૂકી દે આવે આ દહી સવાર માં તો અફલા બાજેલો મોટા મોટા પેલા પેલો કલાક હતો પેલો ગયો અરે મને મારે શું કરે કે એટલે એના મને એમ થયું કે એમને એમ તો થાય તક ના તારે કશું કહ્યું એમ તો જા પણ પેલો કલાક હતો તે રાતે એક વાગે ઉઠ્યો તે જોવા ગયો કે કઈક થવું જ ના થયું બપોરે બાર વાગે જમવા આવજે આજ ની રાત રજા લઈ લઈ જઈએ શું બહેજો એટલે કરશે એ પ્રાણી એટલું કેજો ને એટલું કેજો એટલે મેજ થઈ જશે સમજ ને